આપણે જે બધા કર્મો લઈ ને આયા છીએ તે બધા કર્મો ભોગવવા પડે કે પછી જ્યાં એના અમુક વજવીભૂત કરી આપે આઈ આઈ આઈ તમને બે બેન તો કી દેને ભાઈ બેલે જંગા બોલ તમને રિપ્લાય કરતા ત્યારે રૂમો દે આઈન તો કે થાયે તો આને એના કમેન્ટ કમેન્ટ તો કરે છે ને દે હું તો કઈ કમેન્ટ ના કરતા રે એ ઘણા બધા ગાલી પાંથી કોઈ કામ રોય છે. એમાં આરાય. સરકાર ગેરાજરીમાં તમે ના હો. તો પોતે જગતમાં આનંદ મરયો ને મારી આજ્ઞા વરો ને અલગો ગોલ પર આફીંકે છે. એટલે કાયદે પડ્યો ને. મેહનોર્થીઓ કે તમારે પાછળ જ પડી રહેવાનું. આઈ નહીં યુદ્ધ. ભાઈ ઉઠો દાળના તો અરે થવું જોઈએ કે હવે આ મારે ચઢાવવાનું છે ને આ બધું મારે જ વાપર્યું છે મારે માથે ખુશ માં છે દાદાજી મારી એક તકલીફ હતું તારા ઘણા બુદ્ધિશાળીઓ આપડે ત્યાં મરે ત્યાં સુધી આપતા હોય જેના છોકરા રિક્ષા એમને આપે હોય છોકરા ને કઈ પણ પ્રકારની ફરજ ના કરે બધા જઈને બધું મારી પાસે એ આવેલા બાબા જોતા મને મદદ ના કર ના કરો એ કઈ નહિ પણ આ પશ્ચિમ આપડે જાણ આપડે લેવા તો સમજાયું કંટ્રોલ તો જે છોડીએ પછી આપડે કાર્યો સમજાવી છોડ્યા દુઃખ થાય અમુક ને છોડ્યા તો અમુક દુઃખ થાય આ પકડ્યું આપણે અમુક પ્રમાણ સર આપતા હોય પણ પેલો ધગરો વધારે જોઈતું હોય આપડે બઉ ના આપતા હોય તો કે દુખ થાય તો શું થવું જોઈએ જયારે ભગવાને એના ઘરમાં અત્યારે બોલાવવાનું બોલાવી જ મારા જેવા દસ આવ્યો છો કારણ <tunter> કેવાય આપ લઈ આવેલો હવે ભાભી હાથે પડેભાઈ બોલાય કરતા દીકરા ને અંદર જે આધુરિક ભય બંધ જાય ને વિચારી છે ભલે આપણે અભ્યાસ બોલું સમજે સારી સમજે સારું અને ખોટી નથી બધી સારી બધી એટલું સંતોષ આપડે તમાર પછી આગળ પણ તમારે બઉ ઉપાધિ ના રાખતો હોય જવાબદારી તો પૂરી જવાબદાર એમાં કેવું આ બીજું છે ને એ આપણું આ મારું એવું વાતો કરવી થાય મનમાં છે મનમાં બધું હમ આવે નુકાન છે મારે છે તો મારા નથી તો બધા થાય ઘરે તો આપડે આપવાના જન્મ ના દેવા દે પણ આવું તો મન ગભરી ના થાય મન મન નો ખાલી પોલીસ છે એટલું જરૂર ને કોઈ નાગા માં કેવી નું બાકી બીજા બધા કે જાય બરોબર છે એવું કઈક જોઈએ મન એ બધી ના કર્યું પોતાની ભૂલ પોતે દેખી શકે જેને પોતાની ભૂલો દેખાતી નથી તેની પોતે ઉપરી જોઈએ ને આ સમજવા જ એવા આ ખ્યાલ નથી મેરા મોટો કર્યો કઈ ગયો મન ને સારું કરું સાચું અમદાવાદ પાસ માયા પાસ ગઈ આ ગઈ સમજવા જોઈએ અમે નામ છે ના નામ બોલો ના નામ બોલો હા નામ બોલો કઈ નથી ના કઈ નથી જોન આવું બરાબર છે આ તો ખરી છે આ જે છે કાલે નથી આ શરીર છે આ જે છે કાલે નથી ના એ જ છે તમને દેખાય છે તમારું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 આખો દ્વારા આત્મા આપણે વખતે આવે તારે આત્મા તમને જણાવીશું તમારે તો ચોથા કલાક આવી આવી શું પણ આત્મા જણાવી હું સમજ ને તમારે ધ્યાન એ રાખવું પાણી તો સાચું પડે ને આપડે કપાસ રૂપિયો હોય એ બે પાડે છે પાણી ના ઘેર થઈ જાય થોડું ઘણું પાણી સાધુ પડશે બઉ હરકત ના થઈ રૂપિયા આવતી વખત તમને બેસતા થઈ જાય અને એ જાણે તાર શાંતિ રહી શાંતિ રહી ડોલર થી શાંતિ ડોલર સંતો કે બેસી અને અંતર્મુખ થવાનું અને આત્મા નો સાક્ષાત્કાર કરવાનો તે કેમ કરાયેલ ચિંતા કરે છે એ તો વાત કરોપડી મુવાથી વાત કરે એમને ચોપડી મુવાથી કઈક ના મુક્ત પુરુષ હોય તારે મસ્તી કરાવે તો ગમતો તો આપણને આગળ આગળ રસ્તો દેખાડે આગળ ભૂમ્યા તરીકે આ કઈ રસ્તા શું કરીશું તમે આ રસ્તો ચાલે અનુભવ પણ મુક્ત ના કરે તો મુક્ત એ કરે તમારે મુક્તિ થઈ શકે તમારે જેમ આગો એ મળે તમે જેમ આગો એ મળે ભક્તિ ભક્તિ અને પ્રભુ માં શ્રદ્ધા થાય છોડી નાખી જાય મુક્તિ ના થાય દુઃખ રહીએ મુક્તિ થાય મોત થાય એમ સાંસ આપી માગણી બઉ સારી વાત મારી જાત સાથે ધાર્મિક પુસ્તકો માટે સતત આ જાણવાની જિજ્ઞાસા રાખ્યા જ કરું છું 10 15 વર્ષથી મારી આ ઈચ્છા છે પુસ્તકો વાંચી છુ અમેરિકામાં કોણ આટલા સુધી રહે છે થેરીઓ હવે દરરોજ દોડ દોડ કરીને આતો જ નહી નકા લે લે લે લે આટલાની કરતા સતત જતી મને કેવા પુસ્તકવાજે જો મેં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 કરવાની છે બાપ તરીકે બેટા તરીકે પતિ તરીકે પત્ની હોય તો પતિ તરીકે વગેરે વગેરે રામાયણ માં મર્યાદિત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 પાદર તો એ એમ નો રોલ ભજવે છે દીકરા નો રોલ ભજવે છે તત્વચિંતક માટે જાણવું છે કે ભ્રાંતિક વાર્ષિક તો મારે કેવું છે થોડું ઘણું તે થોડું ઘણું સમજ ને તો સાત જ આપીશું થોડી રાપે ને વસ્તુ મારી જોડે યોગ યોગ વસ્તુષ છે બાકી પેલું કરી આ બધું બાળકોને નીચલી ભાષા લોકોને ભ્રાંતિ આ દુનિયામાં બે પ્રકારના જ્ઞાન છે આખું જગત ભ્રાંતિ સાધુ સન્સું આચાર્ય અને એક વાસ્તી તમારે નક્કી કરવાનું મારે વાસ્તિક જાણવું હોય તો મોક્ષ થતું અને ભાંતિ જાણવી તો મોક્ષ નહીં થાય તમે સારું કામ કરતા શીખશો મોટા એ થો બહુ પુણે થાય જોશો તો ન ભૌતિક સુખો વધશે ને તો વેદ ને આપડે પૂછીએ કે આત્મા ને એ શું છે કે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 દુનિયા કોને બનાવી છે એને બનાવી એમ બનાવી ભગવાન એને ભગવાન કેવું કેમ કે ભગવાન માં ને કે શંકર વિષ્ણુ કે મહેશ એ બધી કઈ શક્તિ રૂપે છે એવું મેં શિવ પુરાણ માંથી માનશું શિવ પુરાણ માં એમ જાણ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધી એક શક્તિ છે એક શક્તિ એવી છે કે જે અપરા છે પર પણ અપર એનેશ એ ત્રિગુણા ત્રિગુણને કહે છે આપણા એની રૂપક કહે છે આ સત્વરજ અને તમવગુણ છે ને તેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરે એના અભિસ્તા દેહ કર્યા એટલે જેને પ્રકૃતિ થશે વિષ્ણુની હોય જેને પ્રકૃતિ થશે રજોગુણી હોય ત્યારે વિષ્ણુ વિષ્ણુને ગજવા તમવગુણી હોય ત્યારે મહાદેવજીને ગજવા અને સત્યગુણ એકદમ માને બધા એવી આ ગોઠવણી કરેલી છે આ રૂપક છે આ તો ભૌતિક છે સાચી છે મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય આત્મજ્ઞાન અને જેને આત્મજ્ઞાન થવું જ છે તે લોકો તત્વચિંતક સત્વર કરતા હોય એમને આ ખોરાક ફાવે નહીં તમે એટલે God is not created જવાબ આપ્યો એમને એમ થયું કે પ્રાઇઝ કહે છે એ વાત તમારા વ્યુ પોઈન્ટ થી બરોબર છે વાસ્તિક નથી કઈ મને કહેક નહીં ભગવાન ના હોય આડું ઉપર આનંદ એટલે શું દેખાય છે ભગવાન છે તો આ બધું કારણ કે ભગવાન મને કે ક્યાં રહે છે તને શું લાગે છે ઉપર બધે જયા આકાશમાં બધે બધે આકાશ છે બીજી વસ્તુ નથી તો ઉપર કોઈ છે નહીં તારું સરનામું ખોટું છે મારી તારી અરજીઓ કરી દીધી લોસ્ટ જે અરજીઓ કરી ને બધું ઇલેજે સાચું સરનામું જાણી લે તમે તમે લખાવો સાચી જ સરનામું એણે કહ્યું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએટર ઇનવિઝિબલ તમારે મારી વચ્ચે જેટલા બધા ક્રિએટર છે આંખથી ના દેખાય દુર્દીનજી ના દેખાય ના ના નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ દુર્દીનજી ના દેખાય એવા સૂક્ષ્મ એ ક્રિએટર આખું ભગત ભરેલું છે તેની મેં ભગવાન કહેતો બટ નોટ ઇન ક્રિએશન આ ક્રિએશન કહેવાય જ્ઞાન બેડી વસ્તુ હોય જ્ઞાન બેડ વસ્તુ છે અને કુદરત મેળવી ક્રિએશન છે એટલે હવામાં છે પાણીમાં છે છે ભગવાન છે પણ મેન બેડમાં છે નથી અને પછી આપણા તો આપણા લોકો છે એ ધંધ ભગવાન શંકા પડે એ વાત તો લાકડો હતું બારી આપણે લાકડા પાડે શંકા પડે આપણે શંકા પર કેટલું પણ આમ ખંખેરી અને કઈ ના રે તો એટલે આ સાચી વાત જાણવી જોઈએ કે ક્યાં ભગવાન છે ને ક્યાં નથી કૃષ્ણ ભગવાને ઘણું કહ્યું કે આ અનાથમ વિભાગ છે આ આત્મ વિભાગ છે ખરાબ કરતો હતો એનો સંતોષ કામ કરો ચોરી કરશો તમે દુખી થશો અને દાન આપશો સુખી થશો એટલે સારું કામ કરાવવું પણ જેને જે આત્મા ગણો છે તેને સારું કામ કરે કે ખરાબ કામ કરે તેથી આત્મા નહીં દેવ ભ્રાંતિ છે કરતા ના થાય કાં આત્મજ્ઞાન કરતા ના થાય કા તો મેં આ કેવું સર્ચ કર્યું મેં આ લોકો દાન આપ્યું એ બધું એ ભ્રાંતિ જ છે અને ભ્રાંતિ હોય તો આત્મ જ્ઞાન ના હોય એટલે આ દુનિયામાં જો તમારે બે પ્રકારનો ધર્મ એક દેહાધ્યાસનો ધર્મ દેહાત્યાસ વધારનારો તે આપણે લોકોને સુખ આપીએ તો આપણને સુખ જ મળે આપણે જો સુખ જોઈતું તો લોકોને સુખ આપો જીવ માત્રને અને દુઃખ જોઈતું તો જીવ માત્રને દુઃખ આપો હા એક જ લો આખા તમામ શાસ્ત્રો આ બે શબ્દ માં સમજી લેવાના તારે જો સુખ જોઈતું હોય તો સુખ આપવાનો પ્રયત્ન દુઃખ આપવાનું બંધ દે કારણ મને સાનો માણસ દુઃખ આપે તો શું કરવું એના રિએક્શનમાં દુખ આપવું રહે એ તને આપી જાય તો તારે ચોપડે જમે કરી દેવાનું કારણ કે આટલો હિસાબ હશે એ બાકી હશે આપી જાય છે માટે તારે મનમાં ક્યાંક ચોપડા દેખાતું નથી ગયા હતા નું ભાઈ તું ગમે કરી દે પચીસ ટકા ફરી આપીશ નહીં એટલે તારું તારું જીવન જો તું દે દે તને આપી જાય અપમાન અને તું એને પાંચ આપીશ તો ફરી પાંચ આપવા સહન થતો હોય તો આપશે આપણને ગમતો હોય તો આપવું જોઈએ આપડે તો વજન નાગા બધું ભંગે દેવ ના જોઈએ એટલે જો સુખ જોઈ તો આ સુખ જોઈ તો અને આ સુખ આપવાથી શું થાય છે આપણું ક્રેડિટ ગમે થાય છે શું થાય છે અને દુઃખ આપવાથી ડેબિટ ગમે થાય છે તો મળતી વખતે ફરી માણસ મોટા મોટો હાઈ લેવલ નો માણસ થવું પડશે આગળ તો દેવ દેવું હોવું પડશે અને જો ડેબિટ થયેલું હોય તો લો ખાસ માણસ હશે જાનવરમાં જશે અને ઘણું જ દે આધાર પી હોય નાદાર જેવો હોય તો નરપતિ માં જવું પડશે અને કર્મ માં અકર્મ જોઈએ કેવું ગીતામાં કહ્યું કર્મ કરે અકર્મ રહે તમારે સંસારમાં રહીવું હોય તો ચોપડીઓ કે નામાંથી તો રમવા જતો એના કરતા આ ચોપડીઓ ફરે પૈસા કરું મને ફરોવી રાખવું સારું છે જો માર્ગ મળે તો એનો માર્ગ મળી ગયો મળી જાય તો પછી જાય અમેરિકા હિસા જ ના મળે તો અહીં બેઠા વિશા આપી દીધે બેસાદ કરી દીધા વિશે આપી દે અને એ તો આ બધું કર્મ કરે છે તો એ કરતા નથી આ ચિંતા ચિંતા થાય ક્રોધ માલ માં આયો ક્રોજ માલમાં આયો દબાઈ જાય રે બીજું બધું રે પછી આ મચ્છું આપડા કરે નાન મળે મળે કે અપમાન મળે છે નાનું આમ તો અપમાન કર્યુંડો ના આવે સંતપુર થી ભૌતિક સુખો ના રસ્તા બો ને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 સંપૂર્ણ મોહ છૂટે તારે વિચાર નીકળે એમને જે પૂછે દરેક અને જ્ઞાન તો એવું હોવું જે ચિંતા ના થઈ ચિંતા થાય સંસ્કાર માં રહી ચિંતા થાય ચિંતા બંધ કરી દઈએ ચિંતા ના હોય તો મજા આવે ને જીવન માં નહીં કોઈ ચિંતા થાય છે મહિના વિકાસ કરો हेलो काय एनो कारण छे के અમે તો એવજ રહ્યા છીએ અત્યારેથી અલ્પ ચિંતા તો થાય એનું કારણ છે કે અમે દેવાના એવા છીએ એટલે कारखाना काय मले माल ગોડાઉન જાય છે ઓ ચિંતા ના કારણ યમ નેટીવ છે નો થઈ ગામ મારું ગામ બાડેલી તાલુકો વણેસા બાડેલી પાટણ વણેસા વણેસા વણેસા બાડોલી પાસે હા તે બડુ બાડોલી છે બાડોલી મારા કરી અડી માઈલ દૂર અડી માઈલ એટલે ફસ્ટી ગત તો એ આ ઘરે છે ક્યાં સુગર ફેક્ટરી ના દયારામ એમના ગામના સુગર ફેક્ટરી ના દયારામ એમના ગામના દયારામ સુગર ફેક્ટરી છે એટલે મેનેજર હા મેનેજર એ ગામના કયા ગામના મેનેજરને આતચ્છે અમારા આત્મ નામ જાવે નકરા છે અમે પાણી એના આત્મીન જામ એક માઇલ રોડ તરફ હાઈવે તરફ ગામ તરફ પણ આપણે છે પસંદગી અમારી અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવશે એટલે બધા આવશે ત્યારે તમને લાભ થશે ભરે ગયા ભાઈ રે એટલા માટે કઈ લુ એ ભગવાન ભાઈ માં રાખ્યા છે તમે કયા 10. ના 10. બેન જોડે છે નમસ્કાર હું આશીર્વાદ આપું તમે આવો દાદા ને અઢાર છે બે આથી કપડી ને દાદા ભગવાન હા એ ખેપ એ પણ ખેપા આવે એ પછી આવશે દાદા ભગવાન ને નમસ્કાર કરું છું એવું બોલજો હા એ બોલવા બોલો ને દાદા ભગવાન નમસ્કાર કરું છું એવું બોલ્યા કરો આગળ કરી ના પછી દાદા તમને બોલો જ નથી એના શું પુરાવા જાતે જોઈને બોલીએ છીએ અને બીજું એ કે જો ક્રિએટર હોત તો કઈ એને ક્રિએટ શરૂ કર્યું બિગિનિંગ થયું તો હોય ને બિગિનિંગ તો હોય ને એ હોય બિગિનિંગ બિગિનિંગ થાય તો એને આજે ના આવે ક્રિએટ થાય એટલે બિગીનિંગ થાય બિગીનિંગ થાય આવે ને તો આ ભીગીનગે થયું નથી અનાયું ભીખ રાખવા માટે ભગવાન ખરી રીતે આ જ્ઞાની પાસે આપડા સાધુ સંતો એવું જોડે ભગવાન ત્યાં સુધી અંકાર છૂટે નહીં ને અંકાર છૂટે ભગવાન કમાય છે ભગવાન આપે છે ભગવાન ભગવાન ના કેવું બધું કારણ લોકો નહીં જાણવા તું ભગવાન ભગવાન ના ટુકડા કરી શકે જ નઈ ભગવાન ભગવાન કેવા એક પુસ્તક આપડે વાંચવાનું શરૂ કરજો પછી આપી શકીએ ભગવાન સરવાંશ છે શું કે છે અમે વીસ વર્ષ હોલિયતું કઈ હા મને મસ્તી મારી જાય પછી ઉતરી જાય મસ્તી હા ઉતરે જ તો આનંદ કે આપણને કૃષિ કરે આપણને ફેર કાયમ આનંદ વધુ જ્ઞાન